सहजानंद रस रूप अनुपम सारे अनुपम शेष सहस्र मुख भाई निगम ने सुंदर रूप अनूप जुगल चरणे न मीरे लोल नकशिक प्रेम सखीना नाथ रहो उ लो વલ તારી ભ્રકુટિને બાણે શ્યામ કળજ મારા કોયારો નેણે તારે પ્રેમ સખી નાનાથ કેચિતરા છો વશ કીધી વ્રજરાજ વલમ તારા વન મારો તલફે જોકરી છે तारे प्रेम नाथ, चित मारा चोरी लो। स्वामी कहे छे, के महराज, चित चोरी, चोरी कोने को खबर न पड़े एम कोई वस्तु लई ले लेने चोरी कहवा तो ये श्रीजी महाराज के मनमोहक आँख हे कि प्रेमान स्वामी कहे चित, मन खबर न पड़े एम तोरी लीधे कोई चोरी जाए वस्तु कोई चोरी जाए तो पीछे एन ए मलिक थी जाए एम प्रेमान स्वामी आड़कतरी रीते कहे कि मार चित्तना हम ते मालिक थे आ श्री जी महाराज ना नेत्र नी सुंदरता मोहकता की बात अपने पहला सांभ गया गवचन मा आपने ये साबड़ ठाकुर आँख में करुणारस श्री जी महाराज अपना जे कृपा करे छे, करुणा करे छे. जे जे उपकार छे, कर जो अपने समझिए तो सेजेज आपू चित्त भगवान में चौटे अपूप चित्त यहाँ चोराई जाए सेजेज आभार व्यक्त थाय सेजेज प्रेम थाय भगवान में जो अपने एमने करुणा ने समझिए संत सत वयजित सवारमा उठे जागे तो जागता साथे में थे आँसू की धार था थी बाथ आकाश तरफ फैलाने खुदा ने प्रभु ने आभार व्यक्त करता रड़ती आँखें परवदिगार मैंने फरी थी एक दिवस जीववा एक दिवस मंदगी न जाने रात में मौत थी शके ऊँग में थी न उठाय पर ते मैंने कृपा कर उठाड़ो विचारी तो सवरे जगवू ये चमत्कार क्या होगा कृपा कर ठाकुर जी आपने सवरे जगाड़े तरह सन्त वायजीत ने आप विचार आ ભગવાને ફરીથી આપણને જીવતા રાખે કારણ કે નિંદ છે એ પણ મિની ડેથ છે મોતની સેમી ફાઈનલ કહેવાય એ સંતદીને ભોજન મળતું તો પણ આભાર માનતા હે પ્રભુ તે મને ભોજન આપ્યું ભોજન જમીને પણ આભાર માનતા કે તે મને જમવાની શક્તિ આપી સ્થિતિ આપી આ કોળીઓ લઈ ન શકાય એવું પણ થઈ શકે પણ તે મને જમવા દીધો નિરાતે તારો આભાર પાણી પીવા મળે તોય આભાર આજે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં વાત વાતમાં થેન્ક યુ કે છે એક રીતે વિચાર સારો જ છે ને તમે એને રસ્તો આપો સ્માઈલ આપો કોઈ પરિચય આપો કે કાંઈ પણ હેલ્પ કરો કે પહેલું હોય તરત જ ઘરમાં પણ પતિ પત્ની દીકરા બધા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બસ એમ સંત વાયુજી હર વાતમાં ભગવાનને થેન્ક યુ કહેતા આપણે કેતા નથી કારણ કે સમજાતું નથી ફરીથી જ્યારે સંતભાઈજી સુવા જાય ત્યારે ઠાકોરજીનો આભાર માનતા હે પ્રભુ તે આખો દિવસ મને નિરામય રાખ્યો સુખપૂર્વક દિવસ પૂરો કરાવ્યો અને સુખની નિંદ લેવા માટે તે મને વ્યવસ્થા કરી આપી અને હું તારે ચરણે મસ્તક મૂકી અને સગળો ભાર મૂકીને સુઈ જાઉં છું અનવાય જીત સુઈ જાય જ્ઞાનીઓ જ્ઞાનની સાધના કરતા કરતા સર્વમ ખલવેદમ બ્રહ્મની કક્ષાએ પહોંચે સામાન્ય માણસ આવી રીતે આભાર વ્યક્ત કરતાં કરતાં ત્યાં જ પહોંચે સરળ સાધના જ્ઞાની સગળે ભગવાન જુએ આ હર ક્રિયામાં ભગવાન જુએ અને સરળ સાધના અત્યારે આપણે બેઠા છીએ તો ભગવાન શ્રીજીની કૃપાથી બેઠા છે કોઈને ઘરે અત્યારે તકલીફ થાય તો ભાગવું પડે ને નથી થવા દેતા ભગવાનની કૃપા શરીરમાં તકલીફ થાય તો ભાગવું પડે ને નથી થવા દેતા ભગવાનની કૃપા વિચારીએ તો હરપણ ઠાકોરજી આપણને જીવાડે છે બીજો કોઈ જીવાડતો નથી ઠાકોરજી જ જીવાડે છે સંત વાયજીદે જે વાત કરી એ જ વાત નિષ્કુળાનંદ સ્વામી કરે છે કે જનમતા જતન કીધી કે જીવાન જાણું હું તો વચ્ચેથી ટુકડો જ લઉં છું હરિસ્મૃતિમાં સાત ચેપ્ટર છે સગળા અમૃત છે પણ એમાં ત્રણ છે એ મારા માટે મને પોતાને અત્યંત પ્રિય છે પેલું ચેપ્ટર નાથ નિરીખ્યા છે મૂર્તિનું વર્ણન છે નાસિકા નેત્ર ભ્રકૃતિ ચરણ ચિહ્ન રસનો કૂપ પછી પાંચમું ચેપ્ટર જીવન જાણું છું અદ્ભુત ભગવાને કરેલા ઉપકારો એનું એટલું સરસ વર્ણન કર્યું છે અને શ્રીજી મહારાજનું જે સ્વભાવ એમનું સામર્થ્ય એનું પણ ખૂબ વર્ણન કર્યું સામર્થ્ય કરતા સ્વભાવનું વર્ણન વિશેષ છે અને જે આપણે સમજવાની બહુ જરૂર છે અને છેલ્લું સાતમું ચેપ્ટર સર્વોપરી ભાવ અચરજકારી છે શક્ય હોય તો હરિસ્મૃતિનું રોજ એક ચેપ્ટર વાંચવું આપણે તો જે દીધથી હરિસ્મૃતિના પુરસ્ચરણ કર્યા હતા તે દિવસથી હું તો રોજ હવે પૂજામાં એક ચેપ્ટર વાંચું છું આ એટલા માટે તમને એમ થાય કે આ ખાલી બોલતા નથી પણ એ જ નથી મેં ચાયને એવા પ્રયોગ કર્યા કે આપણે નથી વાંચવું મૂકી દઈએ ચાયને પ્રયોગ કર્યા તો સવારે ના કરું તો બપોર થતાં સુધીમાં ના કરું ત્યાં સુધી ચેન પડે નહીં એટલે થયું ગમે આ કર્યા વગર છૂટક્યો નથી એટલે કરવું જ પડે એટલે સાત ચેપ્ટર છે અઠવાડિયું થાય દર અઠવાડિયે નવો વાર લઈને હરિસ્મૃતિ આવે એનાથી બીજું અમૃત કયું હોય દર આવું અઠવાડિયું કોને હોય એમ સવારના પોર માં આવું અઠવાડિયું સ્વામીના માનીએ એટલે આભાર કે આપણને હરિસ્મૃતિ માં ગોઠવી દીધું દર વખતે સોમવારે નાણું છું કૃપા કરુણા દયા સ્વભાવ એનું શ્રીજી ના આ વર્ણન છે નિષ્કુળાનંદ સ્વામી અનુભવ્યું છે કે જન્મતા જતા નક્કી ધી કે જીવન જાણ મારી બહુ નામે બહુ વિધિ કે જીવન જાણું ખાન ખબર રાખી કે જીવન જાણું છું જુઓ ખાન જે વાત વાયજિત કરે છે ખાન પાન ખબર રાખી ખાવા પીવાની તે ખબર રાખી કે જીવન જાણું છું પાછું કેવું શબ્દ વાપરો જીવન જાણું જીવન કોને કહેવાય જેના વગર પળ ન જીવાય જીવન આપણું જીવન દાળ ભાત શાક રોટલી કે શ્વાસ નથી પણ ઠાકોર છે આપણને સમજાણું નથી નિષ્કુળાનંદ સ્વામી ને સમજાઈ ગયું છે કે મારું જીવન એ જ છે ખાન પાન ખબર રાખી કે જીવન જાણું છું શું દેખાડું કહી દાખી કે જીવન જાણું નિષ્ફળ કે મારાથી કઈ કહી શકાય આજ સુધી પણ અમારી કે જીવન જાણું છું રાખો છો ખબર સારી કે જીવન જાણું अरे पड़े पड़े करो प्रतिपाल के जीवन जाणू छू पड़े पड़े करो प्रतिपाल प्रतिपाल प्रतिपाड़ रक्षा पढ़े पड़े करो प्रतिपाल के जीवन जाणू छू એવો બીજો કોણ દયાળ કે જીવન આવો કોણ બીજો દયાળુ હોય એવો બીજો કોણ દયાળ કે જીવન જાણ આપણે ભાવ આવી રીતે આભાર માનીએ ને કોઈનો તો સામી વ્યક્તિ ગળગળો થઈ જાય હે ને એમ જયારે ભાવથી જો આપણે ભગવાનને ગોઠણીએ પડીને આભાર માનીએ તો ઠાકોરજી પણ ગળગોળો થઈ જાય છે એને થાય કે કદર કરી મેં એના માટે જે કર્યું એની કદર નહીં એક જણો ખારી સિંગ ગયો અને ગળામાં હલવાઈ ગઈ મરી ગયું જો બોલો એવી રીતે કઈ ભરાઈ ગઈ તો સ્વાસ્થ્ય બંધ થઈ ગયો પૂરું થઈ ગયું ખારી સિંહ નો દાણો ચાવવો ગળે ઉતારવો એ કઈ બહુ અઘરી કરી દેવું કરી નાખે એટલે ભગવાન જીવન છે એ જ કૃપા કરે છે અનંત કૃપા કરે છે અને એ જયારે માણસ ભૂલી જાય છે ને ત્યારે જ અહંકાર આવે છે नहीं तर अहंकार नहीं खाली जगह छोल कूव भर तो पानी अंदर प्रवेश, चल प्रवेश नही कूव खाली होर गटतर गंदु गंदर जाए नहीं तो पानी ठीली रखे एम भगवान जो आप अंदर भरा तो जगत અંદર પ્રવેશે નહી પળે પળે કરો પ્રતિવો પણ એવો બીજો કોણ દયાળ કે જીવન જાણ એ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હયાત હતા સદેહ માનવ કૃતિએ અને સમત અઢારસો ને ઓગણ સિત્તેર નો ઓગણોતેરો કાળ સાંભળજો કે ત્યારથી લઈને અત્યાર સુધીની ઘટનાઓ જોવી છે આગલા વર્ષથી શ્રીજી મહારાજ ગામડે ગામડે ફરતા સૌ આશ્રિતને કહેતા આવતો વર્ષ ભયંકર દુષ્કાળ છે જે કંઈ હોય એ બધું વેચીને પણ તમે અનાજનો સંગ્રહ કરજો જેણે જેણે વિશ્વાસ રાખ્યો એ બધા સુખે ઉતરી ગયા છતાં અસમર્થ રહ્યા એને શ્રીજી મહારાજે પાર ઉતાર્યા અરે ગલતી કરી એને પણ પાર ઉતાર એવા એ દયાળુ છે મેથાણના કાકાભાઈ અને પૂંજાભાઈ બે ભાઈઓ દરબાર ગઢપુર આવેલા જવાનું થયું એટલે મહારાજે બેને વહાલતી વાસે બેસાડીને કીધું આવતું વર્ષ ભયંકર દુષ્કાળ છે દરબાર ઘણા ઘોડા ઘણી ગાયો ઘણી ભેંસો બધું ઘણું છે જ્યાં સુખી થાય ને એક એક બબે સચવાઈ જાય ત્યાં વેચી દેજો વેચી દેજો પૈસા થઈ જાય એમાંથી અનાજ લઈજો અનાજનો સંગ્રહ કરજો કાળ ઉતરજો કાળ ઉતરવજો ભલે મહારાજ ઉતારે ગયા સવારે નીકળવાનું હતું ઉતારે બીજા હરિભક્તો હોય એ મળ્યા તે વાત થઈ રાનમાં મુખ મુખ થોડા ઢીલા પડી ગયેલા આવો કાળ પડશે કે મહારાજ ભલામણ કરે છે કે બધું વેચી નાખજો પણ અનાજ લેજો એટલે પેલા હરિભગતે પૂછ્યું એટલે વાત કરી તો કે લ્યો શ્રીજી મહારાજ સર્વોપરી છે કે નહીં પેલું હરિભગત કે છે તો કે સર્વોપરી સમર્થ છે કે નહીં સમર્થ છે એનું કર્યા વગર બીજું થાય તો કોઈનું કર્યું ન થાય એ અહીં ધરતી ઉપર હોય ને કાળ પડે પેલા કાકા બેન પૂંજાબેન મગજ ફેરવી નાખ્યું આ તો મહારાજ આપણો નિશ્ચય મહિમાની કસોટી કરવા માટે તમને વાત કરતા હોય કે તમે એમાં ડગીને એમનો મહિમા રાખ્યા વગર તમે બીજું સંગ્રહ કરવા માંડો છો કે નહીં એ જોવે કાંઈ થાય નહીં એટલે કાકાભાઈ પૂંજાભાઈ ઢીલા પડી ગયા હકીકતમાં મહિમા અને નિશ્ચયનો સાર શું કે જે આજ્ઞા આપી હોય એ પાળે પેલા ઊંધું તત્વજ્ઞાન રજૂ કર્યું જે આજે પણ ઘણા ઊંધું ગુણું તત્વજ્ઞાન સત્સંગમાં પીવડાવતા હોય છે એવું જ થયું એટલે બહુ સત્સંગમાં કુસંગ ગુણાતી સ્વામી કહે એ બહુ જાળવવા જેવા બે શબ્દ કોઈ નાખી દે એટલે અમૃત જેવો સત્સંગ મેળ્યો હોય તો દાડ આખો થઈ જાય ઝેર જેવો લાગવા માટે જે સાધુ આમ ભગવાન જેવા લાગતા હોય માવતર જેવા લાગતા હોય એ જરાસંગ ને કાળ દંતવક્ર જેવા લાગે આ બધા શબ્દોની કરામત છે પણ અમને ખબર પડી જાય પ્રારંભ થી ખબર પડી જાય જવાના જ હોય ગણતરી પેલેથી જ હોય તો કાકાભાઈ ને પૂજાભાઈ કે વાત તો સાચી છે મહિમા રાખવો ઘરે ગયા એમના બેન જીજીબાને વાત કરી બેને કહ્યું પણ મહારાજે કહ્યું છે ને તો તમે એ પ્રમાણે જ વર્તો ઘણી વાર સ્ત્રીઓ પાસે શું છે દિલ છે હૃદય છે માણસ પાસે ખોપડી છે પેલા દિલથી જીવે છે માણસ તર્કથી જીવે છે પેલા ભાવનાથી જીવે છે એટલે પછી એને બહુ તર્ક આવે નહીં પણ જયારે બહુ આ બધું ભણતર વધ્યું સ્વતંત્રતા વધી એટલે એ લોકો પણ દિમાગ લગાવતા થઈ ગયા ત્યારથી સંઘર્ષ વધી ગયો સાચું છે કારણ કે બે દિમાગ ભટકાય તો શું થાય જીજી છે એમ કરજો તો કે હા પણ હવે એમ દેખાય કે પાછા શું છે ઓલા ભક્તો શબ્દો કેમ ચોટી જાય જાય તો ઘોડારમાં ઝૂલતા હોય એક કાઢ નાખે પછી મળે તો એટલે એમ થાય કે ભર ને રિયા એવો દુષ્કાળ પડે નહીં પડે તો એની એ જ કથા હોય પણ આપણે અર્થઘટન કોણ અને કેવી રીતે કરાવે છે એના ઉપર આધાર છે એમણે કઈ અનાજ સંગ્રહ કર્યો નહી ભાઈ ભયંકર ઓગણતેરા કાળનો પ્રારંભ થયો આખો આગલું વર્ષ વરસાદ હતો મલા તો થઈ હતી પણ તીડના ટોળા પીડ્યા હતા લગભગ પાક સાફ કરી ગયા ઉપરાંત પાછો મારવાડમાં દુષ્કાળ હતા એ લોકો આ બાજુ આવ્યા હતા અને આ વર્ષે જેઠ કોરો ગયો અષાઢ કોરો ગયો શ્રાવણની ડાકલી વાગવા માંડી પણ ક્યાંય જળનું બુંદ ધરતીએ ભાડ્યું નહીં ભયંકર હાહાકાર થઈ અને જેમ જેમ જેમ જેમ દિવસો જાય એમ તો એનું જે વર્ણન છે કે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પશુઓ બિચારા હાથ હાથ જીભ બહાર કાઢીને તરફડતા દેખાય એના પશુઓના હાડપિંજરના ઢગલા દેખાય માણસો નાના બાળકોને ખાવા માંડ્યા જેને માંસાહારની વાત સાંભળે તો ચિતરી ચડે એ લોકોએ પણ માંસ કરતા ખાતા થાય ક્યાંય અન્ન મળે નહીં આવો ભયંકર દુષ્કાળ હા હા ચારે બાજુ શ્રીજી મહારાજ ને શિવજી કહીને ગયા નાદરી ગામમાં કે કાળ પાડું છું અને ત્યારે પણ વિનંતી કરી હતી કે મહારાજ આપ ગુપ્ત રેજો એટલે શ્રીજી મહારાજ ગઢપુરમાં કે જ્યાં ત્યાં ગુપ્ત રહેતા પંચકેશ વધાર્યા એટલે જતા દાઢી મહારાજે રાખી નાની પોતળી ગોઠણ નીચે ચાર આંગળ આવે એવી પહેરે અને એક બંડી પહેરે નાની આટલી અર્ધીબાઈ ની અને માથે કચ્છી ટોપી પહેરે એટલા ગુપ્ત રહે કે ક્યાં છે એનો પત્તો જ લાગે ને દાદાના દરબારમાં હોય તો એ ઓરડા જુદા જુદા હોય એનું એકનું નામ કચ્છ પાડ્યું હોય એકનું નામ ગુજરાત પાડ્યું હોય એકનું નામ જુનાગઢ પાડ્યું હોય બધા દેશના નામ પાડ્યા સૌરાષ્ટ્ર પાડ્યું કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે તો કચ્છના ઓરડામાં હોય એટલે કે કચ્છ ગયા છે ખોટું બોલું ના કહેવાય આવી રીતે ગુપ્ત રહેતા મોટે ભાગે અક્ષર ઓરડીમાં નીચે જે ઓરડી છે એમાં મહારાજ વિશેષ ગુપ્ત રહેતા પણ દરબારમાં સદાવ્રત ચાલુ હતું જે કોઈ આવે એને રોટલો પાણી આપતા રાત પડે અને શ્રીજી મહારાજ પાર્ષદો સાથે પણ ઊંઘ ના આવતી એમને ક્યાંય કોઈ બાળક રડતું દેખાય કોઈ ગરીબ રાક રડતું દેખાય તો મહારાજ પોતાને માથે ટોપલા લઈ લઈને રોટલો પાણી લઈને દોડતા અને પાર્ષદો સાથે દોડે એને જમાડે ત્યારે નિરાશ થતી આવી રીતે ગઢડામાં પણ ફરતા પણ અહીંયા આવે ભયંકર દુષ્કાળ આંટો લીધો અને કાકાભાઈ ને પૂંજાભાઈ એમનું આખું કુટુંબ ફસાયું પુકાર કરે પણ શું કરે આજ્ઞા પોતે લોપી હતી બહુ શું કહી શકી આંસુ આવી જાય પણ ગલતી કરી હોય તોય બચાવવાનો દયાળો સ્વભાવ એ અડધી રાતે મહારાજ ગઢપુરથી ઉઠીને ભાગ્યા પૈદલ એમને ચાલતા થઈ ગયા અડધી રાત ચાલ્યા આખો દિવસ ચાલ્યા પાછી રાત પડી એ અડધી રાત પહેલા મેથાની તળાવે પહોંચ્યા એક ધારૂ ચાલ્યા ત્યાં જઈને કોઈ નીકળ્યું એમને કહ્યું ત્યાં દેવશંકર અને કૃષ્ણજી નામના બે બ્રાહ્મણ બહુ સારા હરિભક્ત એમને કેવડાયું કે એમને કહો કે તમારા વ્હાલા સગ આવ્યા છે અને મહારાજનો એવો વ્યસ્ત થઈ ગયો હતો કે સાથે રહેનારા પણ જટ ઓળખીને કાંઈ એ છે જતા દાઢી બંડી નાની ધોતી પોતી માથે કચ્છી ટોપી કોઈ ઓળખે એટલે પેલા દોડતા જઈને કહ્યું ભાઈ ભૂદેવ કે કોઈ તમારા વાલા સગા આવ્યા છે એટલે દેવશંકર અને કૃષ્ણજી બીજા વાલા સગા આપણા કોઈ હોય નહીં શ્રીજી મહારાજ જ હોય કારણ કે આપણે એના સિવાય બીજું કોઈ વાલું રાખ્યું નથી એને કેટલો વિશ્વાસ આપણે એમ કહી શકીએ એમ છે કે મને શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ વાલું નથી કોઈ એમ કહે કે તમારા વાલા સગા આવ્યા છે તો એવો ભણકારો આપણને નહીં પડે કારણ કે કેટલાય રાખ્યા છે બીજા વાલા દેવશંકર અને કૃષ્ણજી દોડતા આવ્યા મહારાજને જોયા પગમાં પડી ગયા મહારાજ કે ભૂદેવ ગુપ્ત રીતે આવ્યા છે તમારે ત્યાં રાખશો અરે મહારાજ અૈયામાં હંઘરી દઈ હાલ્યા આવો લઈ ગયા ઘેરે ઓરડામાં વિરામ કરાવ્યો મહારાજ સુઈ જવું છે મેં બહુ થાક્યા છે બહુ લૌકિક રક્ષા લૌકિક રીતથી રક્ષા રક્ષાઓની પણ આપણે પ્રકારો જોઈશું બિલકુલ લૌકિક રીતની રક્ષા જરાય બીજું ઐશ્વર્ય નહીં બતાવે કઈ છે ગયા સવારે ઉઠ્યા સ્નાન કર્યું દાતણ સ્નાન વગેરે કર્યું એમના ઘેરથી હતા એમને કહ્યું ભૂદેવ ના એમાં અમને ભૂખ લાગી છે ખાવા આપો જમવા આપો અરે મહારાજ કંઈક બનાવી આપીએ સારું ગરમ ગરમ હજી તમે નહીં અમે ભૂખ્યા છીએ એમણે વચ્ચે પાણી નથી પીધું શ્રીજી મહારાજે અનાજ જીમા નથી અંજળ લીધું નથી એક શ્વાસે મેથાણ ચાલીને આવ્યા એવો બીજો કોણ દયા કઈ નથી ખોટું બોલ્યા કારણ કે ગરમ ગરમ જમાડવું હતું મહારાજ નથી મહારાજ કે તમે એમને શું જાણો છો તો મહારાજા ભગવાન છો તો અમને દેખાય છે બાજરાનો રોટલો અને મરચાંના થાણું પીડ્યું છે આપો મહારાજ ભૂલ થઈ અમારે તો તમને સારું જમાડું હતું નહીં અમે કહ્યું ને અમને જીવો એ આપો એ રોટલો આપ્યો લઈ લીધો અમારે નહીં થાળી નહીં પત્તર ભિક્ષુકનો વેસ શું આ બધી લીલાઓ દર્શન કરીએ તો આખી રાત રડવા સિવાય જાય નહીં હાથમાં આમ દાબા હાથમાં રોટલો રાખ્યો એના ઉપર મરચાનો થાણું મૂક્યું અને મારા જમવા માટે એ જ ઘડીએ અવકાશમાંથી મહાદેવ ભોલેનાથ સામે ઉભોર્યું જે કાળ પાડવાની અનુમતિ નાદરી ગામમાં લેવા આવ્યા જોગી હાથમાં ત્રિશુલ મહારાજ આમ સામ શિવજી હાથ જોયા મહારાજ મને પ્રસાદી આપો હું ભૂખ્યો છું અર્ધો રોટલો આમ અને શિવજી ને રોટલો ને અર્ધું મરચું એને આપ્યું શિવ ઉભા ઉભા જમવામાં આવીને મહારાજ બેઠા બેઠા જમે છે એ વખતે આ દેવશંકર અને કૃષ્ણજીને ત્યાં એના એક સંબંધી બ્રાહ્મણ આવ્યા હતા એ ઉઠી ગયેલા ને આ બધું જોઈ રાખે એ શિવનો પરમ ભક્ત અને આ શિવ આની પાસે ભીખ માગીને રોટલો ખાતા જોયો એને તો એ છક્કડ ખાઈ ગયો એ ક્યાં હું શું જોઉં છું મારો ઈષ્ટ શિવ આ સાધુ વેશધારી એમની પાસે રોટલો માગે અને રાંક માગે એમ રોટલો માગ્યો મને રોટલો આપો હું ભૂખ્યો છું મને ભિક્ષા આપો આપનો પ્રસાદ જોઈએ છે મારે પ્રસાદ બોલ્યા મારે આપનો પ્રસાદ જોઈએ છે પ્રભુ મહારાજ કે લે અત્યારે તું તું લે અત્યારે તું એ રોટલો જમતા રહ્યા દર્શન કરતો રહ્યો શિવજી ઘડીક એમની સામે જોવે ઘડીક મહારાજની સામે જોવે શિવજી તો એક મારા તો નીચે જોઈ ને કાકાભાઈ પૂંજાભાઈ માં ખોવાયેલું ભગવાન ભક્ત ભગવાન ધ્યાન કરે છે ત્યારે ભગવાન પોતાના ભક્તનું ધ્યાન કરે છે રોટલો શિવજીએ પૂરો કર્યો અને તરત પ્રણામ કરીને અદ્રશ્ય થઈ ગયા પણ પેલો ભૂદેવ હતો એ ઉભો થઈને સાષ્ટાંગ દંડો જ પ્રમ શ્રીજી મહારાજને કર્યા મહારાજ આજથી તમે મારા પ્રભુ અને તમે મારા ઈષ્ટ મારો શિવ જેને પગે પડતો હોય એ સામાન્ય ન હોય માટે મને આશ્રિત કરો એ બ્રાહ્મણને આશ્રિત કર્યો જો દુષ્કાળમાં સુકાળ કર્યો એને પછી આખો દિવસ ત્યાં રહ્યા ફરીથી રાત પડી અને દેવશંકરને કહ્યું કે દેવશંકર કાકા હોય ને પૂંજા હોય ને બોલાવો પેલા પૂછ્યું કે એમને કેમ છે હું બ્રાહ્મણ છું હું એને આપવા જાઉં હું તો ભિક્ષા માગીને ક્યાંક લઈ આવું એટલે એમને કહું જમો તો એ રડવા માંડે છે કે બ્રાહ્મણનું અમારે લેવાનું હવે એ બહાર નીકળીને હાથ લાંબો કરી શકતા નથી ગામધણી દરબારો હોય કોની પાસે માગવા જાય અને એ વારે વારે નિશાશા નાખે છે કે અમે મહારાજની આગના લોપી એનું આ પરિણામ છે પણ કોણ માફી માગે કોણ છે મહારાજ કે અમે તો દયા કરવા જ બેઠા છીએ એના માટે જ આવ્યા છે એમને બોલાવો રાત પડી ગઈ છે ચૂપચાપ લાવજો કોઈને ખબર પડવા ન દેસુ કાકાભાઈ ને પૂંજાભાઈ વાત કરી અહિયાં છે હા અને ગુપ્ત રીતે આવ્યા છે ચાલો એ કેવી અને અહિયાંમાં શું થયું છે વિચાર કરો તને પગમાં પગરખા માથે પાઘડી મૂકવાનું ભૂલી ગયા અને બે દરબારો દોડતા આવીને મહારાજને જોયા ચોધા રાસે પગ પકડીને લાકડી પડે એમ પગમાં પડી રડવા માંગે હાથ ફેર્યા રાખો રાખો દરબાર રાખો રાખો અરે મહારાજ અમે પાપી છીએ અમે અધમ છીએ અમે તમારું માયનું નહીં એટલે આ દુખ આવ્યા મહારાજ કે પણ અમે દુઃખ ટાળવાતા આવ્યા છીએ અમે શાંતિ રાખો બહુ આશ્વાસન આપ્યું મહારાજ કે દરબાર કાળ તો ભયંકર પડ્યો તમે અમારું માન્યું નહીં પણ તમારા માટે જ આવ્યા છે જો બળદગાડું છે ને જેતલપુર મોકલો ત્યાં ભાઈ રામદાસજી ઉપર અમે ચિઠ્ઠી લખી દીધેલી છે એટલે ત્યાંથી તમે બાજરાનું ગાડું ભરી લાવો ભરી અહીંયા લઈ આવજો કોઠીમાં એ ઠાલવી દેજો કોઠી ને ઉપરથી છાંદી દેજો નહી ચિંતા કરતા ના પણ તોય મહારાજ અમારે ત્યાં આવો સારું રાતે ત્યાં ગયા રાતે ત્યાં સવારે શું જમાડવું મહારાજ ઉઠીને દાંતણ પાણી કરી સ્નાન કરીને બેઠા નાળિયેર હતું એ નાળિયેર વધેર્યું અને મારે ટોપરું આપ્યુંડુબાન દાદા ક્યાં ગયા જલ્દી એમને ખોલો નાદા જોગીયા ને ઠપકુઆઈ તું અહીં સુતો તો ખબર ના પડી તો કે ઊંઘ કોણ મેલે મારી ઉઠી ઉઠે હવે ખોળવાય ક્યાં જવા ત્યારે જીવુભાઈએ કહ્યું અડધી રાત પછી મને સ્વપ્ન આવ્યું છે અને સ્વપ્નમાં મહારાજ મેથાણ તરફ જતા હોય એવું મને દેખાણું છે માટે તમે મેથાણ જાઓ ત્યાં મળશે ભગવાન કસોટી લીધે છે પણ કંઈક મુકતા પણ જાય છે નિશાની અથવા તો સહારો પછી નાજા જોગી આવ્યા છે એ દિવસે નીકળી ગયેલા એટલે બીજા દિવસે તો એ પહોંચી ગયા અને કાકાભાઈને દરબારમાં આવ્યા એ પણ રડી પડ્યા મહારાજને લઈ ગયા ગઢપુર અહીંયા ગાડાઓ મંગાવ્યા પડદ ગાડામાં બાજરો આવ્યો કોઠીમાં નાખ્યો છાંધી દીધું દુષ્કાળ ઉતરી ગયા કેવી કરુણા કરી ભૂલ કરી છતાં આપી પણ બિલકુલ ધાર્મિક માણસ સજ્જન માણસ રક્ષા કરે એવી રીતે રક્ષા કરી બીજો કોઈ આમ ચમત્કાર બતાવ્યો નહીં હવે બીજી રીત જાણો આ દુષ્કાળનો જે દુષ્કાળની જ લીલાઓ ચાલશો માયારામ ભટ્ટ ગઢપુર આવતા રસ્તામાં એક ગામ આવ્યા ને ત્યાં એક બ્રાહ્મણ વૃદ્ધ મહિલા તો માયારામ ભટ્ટને થયું કે અહીંયા હું રાત રહી જાઉં ભૂદેવ છે બ્રાહ્મણ છે એકલા છે ત્યાં ગયા સત્સંગીતા માજી આવકાર ઓળખી ગયા માયારામ ભટ્ટ છે રાખ્યા મગ બાફીને મયારામ ભટ્ટને જમવા આપ્યા મયારામ ભટ્ટ વિચાર કરે માજી પાસે કંઈ હોવું ન જોઈએ એટલે મજ ખાલી મગ આપ્યા છે એટલે પૂછ્યું કે માજી કેમ છે બસ જો સામે ટોપલી પડી થોડીક નાની એમાં મગ રહ્યા છે એક દિવસ બાફું છું ને એક દિવસ ઉપવાસ કરું છું આ મગ ખૂટી જાય એટલે પૂરું થયું ગઢપુર જાય જો મારાને મારા જાજા છે જય નારાયણ અને કહેજો એ વહેલાં વહેલાં તેડવા આવે ભાવ ગઢપુર આવ્યા પણ દંડવત કરીને પગે લાગીને આંખમાં આંસુ આવી ગયા મારાજ તે કેમ ભટજી રડી પીડા તો કે મહારાજ એક વૃદ્ધ દોષી માં ગામનું નામ ભૂલાઈ જાય છે ત્યાં રાત રહ્યો પણ માજી કીધું છે કે મહારાજને કહેજો કે મને વેલા વેલા તેડવા આવે હવે બધું ખૂટી ગયું છે આ દુષ્કાળ હવે પાર પડાય મહારાજ કે તમને શું જમાડ્યું મને મગ બાફીને આપ્યા હતા થોડા ને એમણે કહ્યું થોડાક છે હવે આજે મને મેં જોયા મહારાજ હવે ખોબો મગ છે અને ડોસી માનું પૂરું થઈ જાય છે ત્યાં વેલા વેલા મહારાજ કે માજી છે ને અવસ્થા થઈ ગઈ છે એટલે ભૂલકણા થઈ છે એના ઘરમાં મગની આખી કોઠી ભરી છે ડોસી ભૂલી ગયા છે તે તમે એથી અત્યારે પાછા જાઓ અને ડોશીમાં ને એ કોઠી મગની છે ને એ બતાવી દો પછી અહીં આવો હે મહારાજ એવું છે આ વૃદ્ધ હોય ને એટલે ભૂલી જાય વિસ્મૃતિ થઈ જાય અને ઘરડું એને કહેવાય ભૂલવા જેવું ન ભૂલે ન ભૂલવા જેવું ભૂલી જાય ભલે મયારામ ભટ્ટ પાછા આવ્યા માજી કે લિયો ભટ્ટી કેમ પાછા પતાર્યા મારાનો સંદેશો મારો કીધો કે આ કીધો પણ મહારાજી એમ કહ્યું કે માજી તમારે ત્યાં મગની કોઠી ભરી છે પણ તમે અવસ્થા લીધે ભૂલી ગયા છો ડોસી માં કે આ ઘર તારું કે મારું એક હું એક કોઠી એક આ કોઠી હા પડી એ ખાલી પડી એમાં હાથ નાખીને આ મગ કાઢી અમે ક્યાંથી ડોસી ભૂલી જતી પણ મને મહારાજે ખાસ મોકલ્યો કે આખી મગની કોઠી ભરી છે ડોસી ભૂલી ગયા છે માયારામ ભટ્ટ ડોસી કોઠી પાસે ગયા અને કોઠી ઉપલું ઢાંકણું ખોયલું આખી કોઠી મગની ભરી હતી ઓલી ડોસી કે માયારામ ભટ્ટ મહારાજે મગ પેદા કર્યા દિવ્ય રૂપે ના ભર્યા બાકી આ કોઠી ખાલી આ તો ઉંદર અંદર ગરી ન જાય એટલે હાણામાં લુગડું ભરાવી દીધું હતું હાથ નાખીને કાઢીને ખાલી કરી અને અત્યારે મથીમાં ઉપર ટેબલ મૂકીને ચીડીને જોયું એમ પટારો મારા મથલા આ કચ્છમાં મગ પાકે એવા મગ મયારામ ભટકે માજી આવા કોઠિન ઢાકણું મૂકી ગૌ છાંડ ને બોલું માટીનું હોય ને ગાય ને તો લાવો મારે હાથે જ છાંદી અને તમે તમારે ખોલજો માં અને ખાઇજો જીવશો ત્યાં સુધી આમાંથી મારે કીધું છે કે ડોસીમાને એટલું કીધું કે ડોશીમાને કહેજો મગ ખાય બીજાને મગ ખવડાવે અને મગ વેચીને લુગડું જે કાંઈ મસાલા બીજું કાંઈ ચીજવસ્તુ માજીને જોતી હોય એ મગ વેચીને લે આજે જીવા ત્યાં સુધી એમાંથી મગ ખાધા મગ ખવડાવ્યા મગ વેચા અને જીવન જરૂરી બધી ચીજો ડોસી એમાંથી ખરીદી ડોસી ધામમાં ગયા મગે ધામમાં ગયા દુષ્કાળ તો એક વાર પીડ્યો માજીને તો આખી જિંદગી નો શુકાળ કરી દીધો માજી પછી શું કામ ભજન કરે બેઠા બેઠા શું કામ મજૂરી જાય કેવી અલૌકિક રક્ષા જો આપવાની રીત જુદી જુદી હોય છે ઠાકોરજીની આપવાની રીત જુદી જુદી હોય છે એમાં રિપીટેશન નથી હોતું અદ્ભુત રીતે આપે છે પણ આપે છે બધું એનું જ હોય છે જે કંઈ છે આપણી પાસે એ કોનું આપેલું છે શ્રીજીનું ઠાકોરજીનું જ બધાને ઠાકોરજી જ પોષે છે મુંબઈના ત્રણ શ્રીમંત શેઠિયાઓ બેઠા બેઠા વાતો કરતા હતા એમાં એક સેટ કે જુઓ હું મુંબઈમાં સવા રૂપિયો લઈને આવ્યો હતો ફક્ત સવા રૂપિયો અને આજે મારી પાસે દોઢસો કરોડની પ્રોપર્ટી છે હા સવા રૂપિયો લઈને આવ્યો અને જુઓ તમે જમાવટ બીજા એ ભાઈ તું તો સવા રૂપિયો લઈને આવ્યો હતો ને હું તો ફક્ત એક જોડી પહેરેલ કપડે મુંબઈમાં આવ્યો હતો અને આજે મારી પાસે સો કરોડ જેવી પ્રોપર્ટી છે એક પહેરેલ કપડે આવે રૂપિયાનું નામ નહીં જતા સંપત્તિ જુઓ કેવું મળ્યું ત્રીજો પણ પછી પૂછ્યું એટલે એમણે કહ્યું કે આવ્યા તમે એક જોડે કપડાં પહેરીને બીજી નહોતી જોઈ પણ એક જોડી કપડાં થતા મારી પાસે તો કશું નહીં રૂપિયો નહીં કપડાં નહીં હું તો દિગંબર આવ્યો મુંબઈમાં નહીં ત્યારે તમારી બે પાસે છે એટલી સંપત્તિ મારી પાસે છે બસો અઢીસો કરોડની પ્રોપર્ટી મારી પાસે એટલે આ દિગમ્બર હા દિગમ્બર કેવી વાત કરે છે તું ખોટું બોલે કઈ માણસ દિગમ્બર મુંબઈ આવતો હોય છે પહેરે કપડે તો આવે તો મારો જન્મ જ મુંબઈ થયો પણ વાત કેટલી સરસ કરી કે બધા જ કપડે આવે છે ને કહેવાનું એ છે પછી જે જે કઈ મળે છે બધું ઠાકોરજી આપે છે ભાઈ શું લાવ્યા હતા આપણે કોઈ નો જન્મ એવો થયો હોય કે બે ત્રણ તો બગલમાં ભરાવી લાવ્યો હોય એક જણો સર્વે ગામડે ગામડે ગામ ને પાસે ચોરે બધા ભાભા બેઠા હતા ફાળિયા બાંધીને એને જે પૂછ્યું કે હું એવું જરા સંશોધન કરવા માટે આવ્યો છું તમારે અહીંયા આ ગામમાં કોઈ મોટા માણસો જીનમાં છે તે ભાભા કે બાળકો જન્મે છે ભાઈ અહીં કોઈ મોટા નથી જિંદમાં હજી સુધી ઓલો વળ્યો જ ગયો બધા જ પહેરેલ કપડે આવે છે અહંકાર કરીએ છીએ આપે છે બસ સમજવાનું આ છે સમજતા નથી આપડે આટલી વાતો થાય છે પણ મગજમાં હજી ક્લિક થવું કઠણ છે સૌ નિયમક મારી બુદ્ધિ નો છે મારા પ્રારબ્ધ નો છે મારા માવતર નો બાપનો પ્રતાપ છે આવું બધું આપણે માનીએ છીએ પણ પાપીમાં પાપી પુરુષને પણ ભયંકર ડોન જેવા ડોનને પણ આપનારો ઠાકોરજી છે ભલે જે સમજે તે આપના ઠાકોરજી છે કારણ કે આ બધું એનું જ છે ને આ ખલક માલિક કોણ છે ઈસ્લામમાં તો કે જ ને ખલક કા માલિક ખુદા હૈ તો પછી કોનું થયું ઈશાવાસ્યમ એદમ સર્વમ યતકિંચ જગત્યામ જગત તેને ત્યાગતેન ગુંજિતા મા ગૃદ હિદ્ધન બધું જ એનું જ છે આ આપણે કરુણાની આ જે વાત કરીએ છીએ એ જો આપણને પળે પળે સમજાય તો ઈશાવાસી ઉપનિષદ સિદ્ધ થઈ બધું જ ઠાકોરજીનું છે અને બધું ઠાકોરજી આપે છે અને ઠાકોરજી જીવાડે છે આથી વધારે ઈશાવાસી ઉપનિષદ શું કે છે એક વિદ્યાર્થી આપણે ભૂતપૂર્વ હતો ને થોડા વખત પહેલાં મેળ્યા હતા તો મને કે સ્વામી બહુ સારું થઈ ગયું કેમ સગાઈ થઈ ગઈ અને એવા સસરા મળી ગયા એ મને કે ભાઈ નથી રહેવું તું આપણે ત્યાં આ સિટીમાં વયો એમ મને ત્યાં બોલાવી લીધો નોકરીમાં પણ મદદ કરી સારી નોકરી મળી ગઈ હજી તો સગાઈ થઈ છે ત્યાં આ બધું થઈ ગયું રહેવા માટે સરસ મજાનો ફ્લેટ લાવી દીધો લાખો અમુક કઈક બોલ્યો એટલા લાખ ફ્લેટ લઈ દીધો સરસ છે ત્રણ રૂમ મોટો વિશાળ બેડરૂમ આ બધું સરસ બાઈક લઈ આપ્યું બધી સગવડતા કરી આપી છે સગાઈ થઈ છે ત્યાં આ બધું મને એમ એ મારા સસરાએ કરી દીધું એટલે મેં પૂછ્યું એને ખરેખર તારા સસરાએ આપ્યું આ બધું હવે હા એમણે જ આપ્યું જ ક્યાં કાંઈ અમારી પાસે બહુ નહીં પણ હજી તો સગાઈ થઈ ત્યાં મારા સસરાએ બધું મને આવ્યું ફ્લેટ આપ્યું બાઇક આપ્યું નોકરીમાં મદદ કરીને ફલાણું કરે ના કરે હજે હું આમ લગ્ન ન થયા ઘરે ન રહેવા દે ત્યાં પણ હું રહું છું ત્યાં જમવા બધાની વ્યવસ્થાને બધું મારા સસરા સાસુ જ કરે છે મેં કહ્યું ખરેખર તારે સસરાએ આપ્યું છે આ બધું તો ઘા એમણે જ આપ્યું મેં કે ખરેખર તારે સસરાએ આપ્યું છે તો ગામ સસરાએ જ આપ્યું છે મેં કીધું ભલા માણસ અહીંયા ભૂલ ખાય છે તું એમ માન કે આ બધું શ્રીજી મહારાજે આપ્યું છે તો કે એમ તો મહારાજે જ આપ્યું કેવાય વિચારને ફેરવી નાખ્યો હોત તો તારા સસરા આપત વિચાર કોને પ્રેર્યો તારા સસરા એવું વિચાર કરી શક્યા હોત કે હજી સગાઈ થઈ છે ને આજના છોકરાને કોઈ ભરોસો નહીં ગમે ત્યારે તોડી નાખે એટલે હજી ઉતાવળ કરવા જેવું નથી લગ્ન થાય પછી જોઈશું ને પછી એવો વિચાર આવ્યો કે એને સ્વબળે જરા આગળ વધવા દો તો એને જરા ખ્યાલ આવે દુનિયા શું છે અને પછી જરૂર પડશે તો વળી મકાન આપશું વળી વાહન આપશું કે થોડી સગવડતા કરશું એમ જોતા જોતા પંદર વર્ષ કાઢી નાખે તો મને કે કાઢી શકે બસ તો મેં કીધું આ વિચાર કોઈને પ્રેરો કે સગાઈ થઈ ત્યાં ઢગલો કરી દીધો એમ જોતા શીખો કે આ બધું ઠાકોરજી આપી રહ્યા છે પછી ખરેખર એને એક થી બરાબર છે આપણે ભૂલ કરતા હોઈએ છીએ પણ ખરેખર સામામાં વસીને ભગવાન આપણને આપે છે તો એક લૌકિક રીતે મદદ અલૌકિક રીતે માજીને મગની કોઠી ભરીને મદદ કરી હવે લૌકિક ને અલૌકિક રીતે મદદ કરી એ તેમ જુઓ દેરડીમાં મેરામ માંજરીયો અને એમના પત્ની કમરબાઈ બહુ સારા ભક્ત નિષ્કળાનંદ સ્વામી એનું નામ ધારી ધારી ગામમાં લખ્યું છે ધારી ગામના મેરામ માંઝરિયો અને કમરબાઈ સંભવ છે કે એ ધારી થી પછી દેરડી આવ્યા હોય કાં તો દેરડીથી પછી ધારી ગયા હોય ફક્ત ચિંતામણીમાં ઘણા નામોનું આવી રીતે છે અગતરાઈમાં પર્વતભાઈનું નામ હોય માણાવદરમાં પણ પર્વતભાઈનું નામ હોય કારણ કે બે જગ્યાએ આવતા જતા રહેતા પેલા ત્યાં રહેતા એ બધું હોય તો એમ આ મેરામ માંઝરિયા અને કમરભાઈને મહારાજે કહ્યું કે આ દુષ્કાળ પડશે શક્ય હોય એટલો તમે અનાજનો સંગ્રહ કરજો ન થાય તો દુઃખી થતા નહીં કેવો શબ્દ વાપર્યો ન થાય તો તમે ગઢડા આવતા રહેજો અમે બધી વ્યવસ્થા કરી દેસું પણ તમે દુઃખી થતા નહીં આ બોલે કોણ અને બોલનારો કોણ તમે જુઓ હે કે ભાઈ તમે થાય તો સગવડતા કરજો અને જો દાણા ખૂટી જાય તો એ ઘરડા આવતા રહીજો પણ દુઃખી થતા નહીં આનાથી બીજું શું જોઈએ સમજાય છે મારી વાત તમે પણ દુઃખી થતા નહીં ભલે ભલે મહારાજ બે જણાએ વિદાય લીધી દિવસો પર દિવસો જવા લાગ્યા એમાં ભયંકર દુષ્કાળ પડ્યો અનાજ ખૂટી ગયા પૈસોય ખૂટી ગયો ભાલ થઈ ગયા કમરબાઈએ કીધું સાંભળ્યું હ શ્રીજી મહારાજે કીધું છે દાણા ખૂટી જાય તો ગરડા આવતા રહેજો પણ દુઃખી થતા નહીં હા એ મને યાદ છે પણ તું મને યાદ દેવડાવીમાં કા આપણે ત્યાં જ ઊભું રહેવું દાદાને કેટલી અગવડતા હોય એમાં ભલે આપણે બે જણા ટપકીએ મહારાજનો દયાળો સ્વભાવ છે પણ મારીને તારી જવા કેટલાકને નભાવે મારું મન નથી માનતું આપણે નથી જ બે જણા એમ કરતા આંખમાં આંસુ આવી ગયા કે આપણે એને ભારે પડવા જાઉં મહારાજે તો દયાળો સ્વભાવે કહ્યું કે તમે આવતા રહીજો પણ હવે એવું તો કેટલાયને મહારાજે કીધું છે પણ આપણે નથી જવું મારો પગ નથી ઉપડતો કે આપણે ગરડા જઈએ અને ગુજારો કરવા જાઉં સારું તમારી જેવી મરજી એટલે કમરબાઈ કહેતો એમ કરીએ ભજન કરીએ બીજું શું કરીએ કંઈક ખાવા પીવાનું કંઈ કંઈ જ નહીં એટલે બે કડીક ધૂન કરે કડીક માળા કરે ખો દિવસ રાત દિવસ ભજન ગયા પણ એક દિવસની એક રાત ગઈ વળી પાછું કમરભાઈ કીધું પણ મારે કીધું છું દુઃખી થતા નહીં તો હાલો ને હું તમને વિનંતી કરું છું તો કે મારું મારું મન નથી હાલતું સારું બીજો દિવસ ને બીજી રાત પસાર થઈ ગઈ વળી કમરભાઈ સવાર થાય ને કેવો કીધું છો દુઃખી થતા નહીં તમે હાલો ને મારું મન કહે છે કે આપણે જવું જોઈએ ના મારા પગ નથી ઉપડતા સારું ત્રીજો દિવસ ને ત્રીજી રાત ભૂખ્યા અને તરશે અર્ધિક રાત ભાંગી મને રેવાતું નથી ભૂખથી હા પણ તો હું તમને ત્રણ ત્રણ દિવસથી કહું છું કે આપણે ગઢડા જતા રહીએ તારી વાત સાચી પણ હવે તો હાલવાની શક્તિ નથી શું ગઢડા જાવ ત્રણ ત્રણ દ પણ એટલે હું પહેલે દિવસ થી કહેતી હતી હવે તો અમે જવું નથી પણ મને ભૂખ સહન નથી થતી ભાઈને દાદ દેવી પડે ની બોલતી નથી હો મને ભૂખ સહન નથી થતું અને મેરામ ભાઈ મને ભૂખ સહન નથી થતી એમ કહીને પોતે ઉભા થયા અને બહાર નીકળ્યા રાત ઘનઘોર અંધારો અને દુષ્કાળી રાત કમરબાઈ ક્યાં જાઓ છો તો કે તું ઘરે રે બાય માણસ થી બહાર ના નીકળાય પણ તમે મને એકલી મૂકીને ક્યાં જાઉં છો હું આવું છું હમણાં તું રે ને નહી હું ભેળી હાલું ના ભેળી ના હલાય તું રે ભાઈ બારશાક માં ઉભી રહી ગઈ મેરામ માં જરિયો અંધારામાં ઓગળી ગયા કમરભાઈ ક્યાં તો ભારે કરી ક્યાંય ગયા મેરામભાઈ એક વાણિયાની મકાન ઘર હશે એની પાછળ બારી એ બારીને તોડી ખેડવીને એની અંદર જુવાર એટલે એમાં ઉતર્યા એના ઘરમાં અને એની કોઠીમાંથી મુઠ્ઠી જુવાર લઈને ત્યાં ત્યાં જુવાર ખાવા માંડ્યા એક મુઠ્ઠી જુવાર ખાધી એટલે જરા શરીરમાં ઠીક લાગ્યું એટલે પાછા બહાર નીકળી અને ઘરે આવી ગયા બાર ઊભા હતા કમરબાઈ એમણે કીધું તમે ક્યાં ગયા તો કે હાલો અંદર વાત કરું રહેવાનું નહીં એટલે પછી આજે તમે આવું કર્યું અરરર તમે ચોરી કરી પણ શું કરું જો એક જ મુઠ્ઠી ખાધી છે એ એક મોઠી ખાધી હોય કે એક દાણો ખાધો હોય પણ તમે આ કર્યું શું કામ પણ રહેવાતું નહોતું એટલે પછી હવે મેં કર્યું પછી તો એ રડી પીડ્યા એળું ભૂલ થઈ ગઈ કે શું કરીએ બેની આંખમાં હાંસું પત્નીને તો વધારે દુઃખ થઈ ગયું કે મારા ધણીએ આવું કેમ કર્યું મેરામભાઈને એમ થઈ ગયું કે મેં આવું કેમ કર્યું તો આના કરતાં પ્રાણ મૂકી દીધા હોત તો સારું હતું એમ રડતા રડતા સવાર પડીને અજવાળું થયું ત્યાં અજવાળામાં અજવાળું થયું ને એમાં એકદમ પ્રકાશ થયો અને છોગલાધારી સહજાનંદ સ્વામી સામે આવીને ઉભા રહ્યા બે જણા પગમાં પડી ગયા અરે મહારાજ મહારાજા છડી પછાડીને કીધું મેરામ છેવટે ચોરી કરીને મેં તમને કીધું તું તમને દુઃખી થાતા નહીં આવો બીજો કોણ દયાળ કે અરે મહારાજ ભૂલ થઈ ગઈ હમ એક તો મારી આજ્ઞા લોપી આવ્યા બીજું આગના ઉપર આજ્ઞા કે તમે ચોરી કરી ત્રીજું એકલા ખાઈ અર્ધાંગના મૂકી ત્રણ પાપ કર્યા છે હા મહારાજ જેટલા ગણાવો એટલા પાપ છે હાથ જોડીને પગમાં પડી ગયા મહારાજ કે જો મેરામ સાંભળી લે તે એક મુઠ્ઠી જુવાર ખાધી છે ચોરી કરીને એ જુવારના જેટલા દાણા છે એટલા જન્મ તું વાણિયાને ત્યાં લઈને ભરપાઈ કરીશ ત્યારે એમાંથી તું ઋણમાંથી મુક્ત થઈશ અણ પકડી દેતા કમરભાઈ તો રડવા માંડ્યા મહારાજ દયા રાખો આ બિચારા આ ક્યારે દાણે દાણે જન્મ લઈએ અને ક્યારેય એ વાણિયાનું ઋણ ભરે મહારાજ હવે જે થયું તે મારા તરફથી એની માફી હું માગું પણ મહારાજ એના ઉપર ભાઈ કેટલું સહન કરી દઈ ગમે તેમ તો મારો મારો સૌભાગ્ય છે મહારાજ એ દાણે દાણે જન્મ લેશે મહારાજ હા હા કરો મહારાજ કે પણ એને શું કામ ચોરી કરી એ મહારાજ જે કરી પણ મેરામભાઈ કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ ભાઈ દાણે દાણે રેવા દો મહારાજ એકાદો જન્મ હોય તો હાઉ મહારાજ હું ફરી વળું પણ દાણે દાણે મહારાજ કેટલા જન્મ થાય તમે તો બરાબરના ગીણ્યા છે મહારાજ કમરભાઈ રડી પીડા અને સહજાનંદ સ્વામી તો દયાળુ છે બગલ માંથી પાંચસો રૂપિયાની કોથળી કાઢી સાંભળજો એવો બીજો કોણ દયાળ કે જીવન કોથળી બાજુમાં મૂકી બેની પાસે લ્યો વેરામ કમર હા પાંચસો રૂપિયા છે સવારે થઈ ગયું છે ત્રણ અત્યારે ને અત્યારે લઈ વાણિયા પાસે જા મુઠ્ઠી જુવારના ત્રણ એની પાસે માફી માંગ તો તારો છૂટ અરે માફી શું દંડવત કરું મારે અને બીજા પાંચ રૂપિયા લઈ જા પાંચ રૂપિયાની જુવાર લઈ જાય હં અને પછી એનાથી તમે રોટલા ખાજો પીજો બાકીના જે બધા રૂપિયા છે નિરાયતે તમે તમારે વાપરજો સુખેથી અમારું ભજન કરજો લો જય સ્વામિનારાયણ મહારાજા દ્રશ્ય થઈ ગયા એવો પણ બીજો દયા જીવાણ આ કોઈ દંતકથા નથી મારા બાપ કેમ આવી આવી ભૂલો કરનારા છતાય પાછળ દોડી દોડી આ દુષ્કાળમાં એ જેટલું દોડ્યા છે એટલું ક્યારે ક્યાં જઈને આખી રાત રામ જોઈ સૂતા હોય તો હે સદો નિદ્રા મહાજન મંગલ માં રજવાડામાં અદ્રશ્ય થઈ ગયા વાણિયા પાસે પગમાં પડ્યા માફી માંગી ત્યારે વાણિયાને ખબર પડી અરે ભાઈ સાહેબ એમને લઈ જાઓ ના ના ના આ લો ત્રણ રૂપિયા મારે દાણે દાણે નીકળી જવાશે અને આ બીજા પાંચ રૂપિયા મને જુવાર આપો એ જુવાર આપી લાવ્યા અને ખાધું પીધું ને સુખેથી દુષ્કાળ પાર કર્યો લૌકિક ને અલૌકિક બે રીત મહારાજે મદદ કરી કેવી કરુણા કર આજના સુધીમાં હવે આપણે તરત ખેંચી લઈએ તો એ પ્રસંગ તો સરસ જ છે આ ગઈ સાલ 2011 એપ્રિલ મેનો સમય ભયંકર કાળો ઉનાળો અને આપણે પ્રકાશભાઈ આ બધી ગઢપુરની પદયાત્રા યોજી સો એકસો સવાસો એકસો બધા બેનો ભાઈઓ તમે જોડાયા પ્રસંગ તો ભૂલાય નહીં એટલા માટે કહેવો પડે કોઈ વ્યક્તિ માટે નહીં પણ એવો કોણ બીજો દયાળ કે જીવન જાણું છું પદયાત્રા નીકળ્યા ઉનાળો એપ્રિલ મેનો અને ચાલતા ચાલતા સોઢી પહોંચ્યા અને રાત્રિ સોઢી એટલે ભાલનું ગામડું બધા તમે જે ગયા છો એ સાક્ષી છો સવારે ત્યાંથી વહેલા બધા પદયાત્રીઓ નીકળી ગયા પણ સોઢીનો એ પગદંડી બળદગાડાનો તે ગાડા ખેડૂતોનો ખેડૂતોનો રસ્તો લીધો અને બધા નીકળી ગયા તાપ હોય છે પાછળ બધું પાણી પીવડાવવા માટેની ગાડી વ્યવસ્થા કરેલી કે આવી જાય છે પછી આવે નિરા પણ આ લોકો ચાલતા ચાલતા બધા પદયાત્રીઓ તમે આગળ નીકળ્યા અને ગાડી પાણી લઈને પીવડાવવા માટે નીકળે પણ એ બીજે રસ્તે થઈને ભૂલો પડી ગયો આમ બન્યું ને એ બીજે રસ્તે નીકળી ગયા તમે બેઠા છો તમારો અનુભવ છે એ પછી તાપ અને બધા બેસી ગયા હવે ચલાય એમ નથી એવી તૃષા લાગી તરસ લાગી ગળા સુકાઈ ગયા શરીરની તાકાત જતી રહી તાપ કે મારું કામ તરસ કે મારું કામ ગમે એટલા ફોન કરો ગાડી વાળા સામે સાંભળે કે ભાઈ તમે બધા વાત સમજાય છે પણ ક્યાં ભેળું થવું કારણ કે અંતરિયાળ નિશાની શું આપો ઊભા છે અહીંયા પણ અહીંયા ક્યાં એમ કોઈ કોઈને ભેળા થાય નહીં એવી વિકટ પરિસ્થિતિ થઈ પણ એ સહજાનંદ સ્વામી ગોપીનાથ પ્રભુ હે કેવું થયું તમે જોવો ને છકડા રિક્ષામાં છલો છલ મથો મય તરબુ ભરીને આવ્યા એ તો હોવનો અનુભવ છે ને એ બે જણા છકડો રિક્ષા તરબુજ ભરેલા એવા ગળા મધ જેવા અને આ બધા ગયા લાલો ભાઈ પાણી ના મળે તો કઈ ની મળી ગયા આનાથી કામ કરી લ્યો લઈ લ્યો બધું લઈને બધા બેસી ગયા તરબુજ બધા જમવા માંડ્યા ને જીમા ભાઈ ને રેવા સરસ મીઠા મધુરા તરબૂજ અલૌકિક વાત છે પહેલી વાત તો એ છે કે એ બાજુ કોઈ વાહન નીકળે નહીં જો નીકળતું હોત તો આ લોકોને એ ટાણે કોઈ પણ બહે સમાચાર મોકલી શક્યા હોત કહી શક્યા હોત ભાઈ ગામમાં જઈને પાણીની વ્યવસ્થા કરો કોઈ અવરોધ અવરોધ વાહનનો રસ્તો જ નથી અને એ રસ્તેથી આ વાહન નીકળવું એ પહેલું ચમત્કાર છે બીજું ત્યાં કોઈ એવું નથી કે ત્યાંથી તરબૂચવાળો લઈને નીકળે વેપારીઓનો કોઈ રસ્તો નથી કે ત્યાં તરબૂચ લઈને વેચવા નીકળે અને ત્રીજી અલૌકિક વાત એ છે કે આ બધા તરબૂજ લેતા પેલો આપતો હતો આ બધા જમતા હતા અને પ્રકાશભાઈ બીજા બધા એની ફોટોગ્રાફી કરતા મૂવી ઉતારતા ફોટો પાડતા બધું સચવાય માટે એ તો ઠીક એમ કે આ કોઈ આવ્યા છે અજા ત્યારે તો બીજી આપણને ખ્યાલ એ ને કોણ આવ્યા છે ને શું કરે છે ફોટા પાડી લે આવી રીતે વન વગડામાં આવી રીતે જમતા પછી મને આ બધા ભાઈઓ કહેતા કે એ સ્વામી કે એમણે જે ફોટા પાડ્યા એમાં અલૌકિક વાત એ છે આજે પુરાવો છે ને જો આ પ્રકાશભાઈ બધા ઘનશ્યામને બધા આજે એ ફોટોગ્રાફી પુરાવો આપે છે કે એ ફોટામાં એ આપણે એ છકડો રિક્ષો એ તરબૂચનું ગાડું જ વસ્તુ સાથે બધાનો ફોટો પાડ્યો પદયાત્રીઓ તરબૂચ ખાતા ફોટામાં આવ્યા છે છકડો રિક્ષા સહિત બે માણસો ફોટોગ્રાફી નથી ક્યાં ગયા ફોટોગ્રાફી જ આવ્યા બોલો આખો છકડો ક્યાં ગયો તરબૂચ ભરેલો એ બે જણા ક્યાં ગયા કેમેરામાં પકડાયા છે ને અલૌકિક આજ આજ આજ આજે સ્વામિનારાયણ મેં હમણાં કાલે પછી છે ને આપણે પદયાત્રામાં હારે વિદ્યાર્થી હતો તો મેં એને વાત કરી મેં કીધું આવું થયું હતું મને કે હા એ તો હું હતો પણ કે નથી આવ્યો ફળ નહીં આ ક્યાં ભારે હું બારે કર્યું કે હું તો રીક્ષા વાળા છકડા રીક્ષા વાળા બે જોજે ગળા મોડા ગળા ઓ બાપા કે મરી ગયો તો ડઘાઈ ગયો મેં તો એને બહુ કે ઠાકો ખાઈ ને તરબૂજ ખવડાવી ગયો બરાબર જો આ હા હા ગાડી જાય એમ જ નથી ગાડી વાહન જાય એવું જ નહોતું અને એટલે ઓ બેાદો છીકી વાત છે પણ આપણે મૂળ વાત એ છે કે કરુણા તો પળપળ છે જ પળે પળે કરો પ્રતિપાળ કે જીવન જાણું છું એવો બીજો કોણ દયાળ કે છેક સહજાનંદ સ્વામીથી લઈને આજની તારીખમાં બે હજાર અગિયાર ના એપ્રિલ સુધીમાં આપણે વાત કરી પણ એ કરુણા ભૂલાવી ના જોઈએ બસ એ કૃપા એ ભૂલાવી ના જોઈએ આપણી મોટી માનોની ખામી છે કે આપણે ભૂલી જઈએ છીએ અને કેવો દયાળો સ્વભાવ કેવો કરુણા હું છે ને તમને એડવાન્સમાં કહી દઉં આ હું કરુણાનું પિષપિંજણ વધારે કરું છું ને એની પાછળનો બહુ અર્થ એ હજી જેમ જેમ આપણે આગળ જશું ને એ બીજી કડીમાં તમને એનો અનુસંધાન થશે આવું બઉ મજાની વાત છે હું તો કદાચ જેટલું કઈ નથી શકતો પણ અદભુત છે કેવો દયાળુ સ્વભાવ છે કોઈને દુખ્યો દેખી ખમાય દયા રે અતિ આકળા થાય અંધન વસ્ત્ર આપીને દુર્ઘટા કરુણા દ્રષ્ટિ રે દેખે વાન અજવાળે વાન જ વાળે વાન અજવાળે વાન એટલે ચહેરા અનુરૂપ ઢં એ અજવાળે એટલે આમ ખીલી જાય ચહેરો દુખ્યો થઈ ગયો ને એવો એને મદદ કરે એવો એને હેત આપે ચહેરોને ખીલી જાય વાન અજવાળે અને કેવા દયાળો હું તમને પ્રસંગ કહી કદાચ તમારો આ સાંભળેલો જ નહીં હોય અને આવું કરે એ તો જેમ મમણાં હોય એમ તમને આ સ્વાદ આવે એવું આવું કોઈ અવતાર ના કરે એવું કર્યું શ્રીજી મહારાજ અગતરાય મા રાત પડી ગઈ છે ચોમાસાનું ટાણું છે અને થોડો થોડો વરસાદ વરસે છે વરસોનું ચાલુ જ છે અને એકદમ ટાઢોળું જામી ગયું છે સાથે સોમલા ને માત્ર રાધા ને બધા પાર્ષદો છે ને ઘેરે છે મહારાજને સરસ ઢોલિયો બિછાવી દીધો છે મહારાજને સરસ હળવું ઓઢવાનું આપ્યું છે મૂર્તિ ચિંતો જો પડખું ભરીને અને સૂતા છે નીચે બધા પાર્ષદો બધા પાથરી પાથરી બાપ ઢોલિયા પડ્યો હોય તો કોઈ ઢોલિયા ઉપર તો સૂવે નહીં બધા નીચે પાથરી અને સૂતા છે અને એકાદ પાર્ષદ એ જાગતા હોય અને મહારાજનું એવી રીતે અંગરક્ષક તરીકે આમ સેવા બજાવતા હોય બેઠા બેઠા જપ કરે માળા કરે પરોતભાઈ બધા સુયા છે બાજુમાં નીચે એમાં એક કૂતરી એ ટાઢોળાની અને આ બધી એ બધી હેરાન થઈ ગઈ તે દોડીને ઓસરીમાં ઠેક મારી સીધી મારાના ઢોલિયા પર જઈ પાંગે પગ પાસે જઈને બેસી ગઈ હવે આમ ગોળ વળી અને પગ પાસે બેસી ગઈ મહારાજ ને ખબર ના પડે એવું બને કારણ કે કોઈ અજાણે રે જરાક અડી જાય તો કોણ છે પૂછે સેવક ને સુખદામ ના તો કૂતરું માથે ચડી બેઠું છે શું વાત દે કોઈ પાર્સદની નજર પડી કે માણું આ ક્યાંથી આવી ગયું અને એટલું વરસાદી વાતાવરણ અંધારી રાત અંધારી પક્ષ ચાલે જલ્દી ખબર પડે નહી નજીક આવી જાય તો અહીંયા જ નજર પડી તો આ તો કૂતરું ચડી એટલે ધીમે તેમ ઉભા થઈ નામ કર્યું એટલે કુતરી તરત ઉભી થઈ ઠેકડો મારી ઓછી નીકળી ગઈ પાર્સદ પાછા સોમલા ખાચર હશે અચ્છા મેડમ બેઠા જપ્ત કરવા માંડમ હવે થોડી દસ પંદર મિનિટ ગયો છે ત્યાં વળી કુત્રીને ક્યાંય હેઠ પડ્યું નહીં તો વળી પાછી આવે તો જોવે વિચારે નહીં ત્યાં છલાંગ મારી પાછી આવીને બેસી ગઈ પાંગ પાછી વળી બાજુ બેસી ગઈ વળી પાછા દરબાર કે મળવા આવી ગયું આ તો લપછ છોડતું નથી અને મહારાજ નાગી જાય પાછા એટલે વળી કૂતરું પાછું હડકારી અને સીધું છલાંગ મારી અને વયું છોમલા ખાતરે કે આ છે ને ત્રીજી આવશે એટલે લાકડી ગોતતી જોવાની મજા જમાવટ આય છે બાજુ રાખી અંધારામાં દેખાય તો નહીં ખરેખર જરી કામ કરી લાકડી ઉગા કુતરી જાણી કે આ તો લાકડી લઈ આવ્યો અને એ એકદમ ભાગીને તોય પાછળ દોડીને એવી લાકડીનો ગોદો માર્યો કુતરી ભાગી અને મહાપ્રભુ શ્રીજી મહારાજ જાગી ગયા એટલે કોણે કૂતરીને મારી પણ મહારાજ અહીંયા ખાલ છોડે નહીં તે મહારાજ કે તારું એને શું બગાડ્યું છે આ બાર વરસાદ છે આવો ટાઢોળું છે આ કોરું ભાડે છે અમારે ડોલી આવીને બે ક્યાં તારા ભીણ આવી બે તારા પગ પાસે બેઠી તારા પગ પાસે બેઠી હોય ને તો બરાબર તું તગડતું હું કાંઈ ના બોલું મારાગ પાસે આવા ટાઢોળામાં બિચારી એને ક્યાંય કોરું ભાડ્યું નઈ અહીંયા આવીને બેસે છે તો તારે સુકામ એને મારવી જોઈ મને એનો કાવકારો નથી સહન થયો મહારાજ કે એવો બીજો કોણ દયા ભૂલ થઈ ગઈ આવું પણ સોમલા હજી ઓલું આવશે એટલે આ મહારાજ વેઠ્યા એટલે પછી બીજા જાગી જાય ને એટલે માતા દાદા બીજા હશે સૌ કોઈ જાગી ગયા હું છે કાનમાં કાનમાં કહી દીધું આવું થઈ ગયું છે મને લાગે હજી એ લપ્યું આવશે જ એટલે લાકડી મારી તો મહારાજને ખબર પડી ગઈ એટલે એટલે માત્ર દાદા હોશિયારી કરી કે આપણે લાકડી ન મરાય મહારાજ લાકડી મારો તો નારાજ થાય એને લુગડું મરાય કપડું એટલે એણે શું કર્યું એ કપડું લઈએ પોતાના કપડાં તો હોય જ એ કપડામાં ઘોડાનું ચડાવવાનું લોખંડનું ચોકઠું ચોકડું એ ચોકડું એમાં ગોઠ્યું એટલે શું માર્યું કેવાય કપડું આવું એટલે લાકડી મારી આને તો લોખંડ ગોઠ્યું આને બાજુ મૂકી રાખ્યું આવવાની જાય લપડી છે ચોકડું મારું વાત પૂરી થાય કે ખરેખર આવી કુત્રી આવી એથી એવું થયું એવી ભાગ વાગી ફેરવીને ઝપટ મારીને એવો કાવ કારો કર્યો ગોથા ખાતા ખાતા અને મહારાજ બેઠા થઈ ગયા પણ આને શું કર્યું કુતરીને જપટ મારી બે જણા અને ભાઈ એવા નસકોરા બોલાવે મહારાજ કે આ કોને કુત્રી માર્યો એટલે તમને કઉ છું કોને આ કુત્રી ને માર્યો જોર જોર થી નસકો બોલાવે જવાબ જ દે ને મહારાજ પાસે બુમ પાડે મારું બોલો માર્યું અમે ના પાડી દીધું જેટલું મારા જોર બોલે એટલે જોર થી નસકોરા બોલાવે પર્વતભાઈ ઉઠી પાસે આવ્યા આવી રીતે બેઠા મહારાજ ને હાથ જોયા મહારાજ આ કૂતરી ખાલ છોડે નહીં તો પછી એને શિક્ષા તો કરવી પડે ને મહારાજ પણ શું કરવાની શિક્ષા કરવી જોઈએ એ બિચારું ક્યાં જાય ત્યારે બે જણા બેઠા થયા પરોજભાઈ બેઠા થયા ને એટલે બે જણા બેઠા થયા કે મહારાજ મહારાજ કે શું ત્યાં માર્યું શું એને આ વખતે કાઉકારો જુદો હતો કે ત્યાં શું માર્યું આ કાંઈ મહારાજ મેં આ કપડાની ઝાપટ મારી ખાલી મારે કપડું છે આ કુતરી રાઈડ ના પાડી દે શું કરી જાય પણ મહારાજ દયાળુ રાજી રહ્યો અમારે સેવા કર્યું આ સેવા નથી પણ મહારાજ એ કુત્રી છે ને આ અમે કેટલા જણા હુતા છે એમાં કોઈ કોરું ભાળીને બેહી રહ્યા કઈ નહોતું આ નથી હાલ્યો પરતભાઈ છે આ છે આ બધા છે કોકની પડખે છે ખૂણે બેસી જાય આખી ઓસરી પડી છે મારા કોરું નથી પછી મહારાજ બહુ સરસ મહારાજ કે પર્વતભાઈ સમળા કાચર, એ કૂતરાની ખબર છે કે ક્યાં ચરણ નો આશરો લેવાય કૂતરાની ખબર છે નિર્ભય ચરણ છે નાથ સેવો શ્રદ્ધા યંત શ્રદ્ધા નિરભાય આમાંથી સમજવા જેવું છે એક ભગવાનનો જ આશરો કરો બીજા ગમે તેવા આશરે કરવા જેવા દેખાતા હોય તો નહીં નારાયણનો જ परत्मर पर नारायण ना आश्रय करो दृढ़ मस्तक आश्रय लीधा पी दू कूतरी शीखवाड़े तीजु वे वगड़ी अपमान करी मूक है तो आश्रय छोड़व नहीं સાધુ અપમાન કરે હરિભક્તો અપમાન કરે ગમે તેવી આપણી અવમાન ના થાય છતાં પણ આ મેળો સત્સંગ ક્યારે છોડવો છે ને અને ત્રીજું કે એ સત્સંગ રાખતા રાખતા ક્યાંક દુખ આવે તો કાવકારો કરવો કુત્રીને માર પડ્યો તો કાઉકારો કર્યો કાઉકારો શું છે કે દુઃખ આવે જીવનમાં આવી જાય આશરો રાખતા સત્સંગ રાખતા આવે પણ ત્યારે આ પ્રભુનો પોકાર કરવો કાવકારો કર્યો ત્યારે શ્રીજી બેઠા થયા છે એટલે પ્રાર્થના કરવી પુકાર કરો સત્સંગમાં રહીને ઠાકોરજી પણ આશ્રય છોડીને જવું નહીં પુકાર કરો જો તમે સારંગપુરમાં ધોધમાર વરસાદ પડતો તો એલી એવી પડી કે એમ લાગ્યું કે આખા ગામડાઓ તાણી જશે એવી એલી જામી મારા જ પોઝ્યા અને એમાં દેવા ભગતના જ્યાં પશુઓ ગાયો ભેંસો બળદ બાંધ્યા હતા એ જ કાચા માટીના બધા મકાન હોય એ ઢોરને રહેવાનું જેને ફરજો ગામડામાં બોલે એ એનું દિવાલ પડ્યું મોગ ત્રાંસો થયો પશુઓ દબાયા ગાયો ભેંસોએ ચિત્કાર કર્યો ત્યારે દેવા ભગતે પોકાર કર્યો એ કોઈ મદદ કરી આ રાતમાં એને પુકાર એ પુકાર કર્યો અને મહારાજ સાંભળ્યો આખા સારંગપુરમાં કોઈ ઉઠ્યો નહીં પણ સહજાનંદ સ્વામી પુકાર સાંભળીને એમ નમ દોડ્યા અને ત્યાં જઈને દેવા ભગત પાસે ઉભા રહી ગયા શું છે હા હા આ બધા ઢોર દબાઈ જાય મહારાજ કે વાંધો નહીં લો હું મોભ લઈ લઉં છું અહીંયા અડધી રાતે સહજાનંદ સ્વામીએ લાકડાનો વજનદાર મોભ પોતાને ખભે લીધો તમે ગાયો ભેસો ને ધીમે ધીમે છોડી અને તમારે ઓસરીમાં ચડાવી દો ત્યાં હું જેવું મૂકીશ ને એવું આ પડશે હું જાલી રાખું છું લઈ લ્યો એક પછી એક પશુઓને બધાને પોતાની ઓસરીમાં છોડી લીધા મહારાજ કે દેવા વગર તમે અંદર વ્યા જાઓ જેવા જ્ઞાન પછી મહારાજ એકદમ નીકળ્યા કાળાળાળા ભૂસ્કરતું બધું પડી ગયું એવાને એવા કોઈને ખબર કર્યા વગર પાછા પગ સાફ કરી હાથ પગ ધોઈ વરસાદના પાણીમાં આવીને સૂઈ ગયા કોઈને કહ્યું નહીં પણ સવારે સ્નાન કરવા બેઠા ત્યારે અહીં ઉજરડા જોયા ત્યારે ભક્તોએ કીધું પાર્શો મહારાજ આ શું થયું ત્યારે સવારે તોય બોલ્યા નહીં સભામાં પછી સત્સંગમાં દેવા ભગત આવ્યા આંસુ સાર્યા ત્યારે ખબર પડી અડધી રાતી આમણે મોભ જાયેલો હતો એવો કોણ બીજો દયાળ કે એટલે પ્રાર્થના કરવી પુકાર કરવો પણ આશ્રય છોડવો એ ઘણા સત્સંગમાં એવા હોય ભગવાન સજાનંદ સામેનો આશ્રય છે એ બરાબર પણ વળી પાછો ઘડીક થાય ને જાય ઘડીક થાય તો પછી બીજા દેવ પાસે જતા જતા પાસે કુંડળી બતાવી ઘડીક પેલું જઈએ ગ્રહદશા સમાવવાના ધંધા કરી આવે સારું થતું નથી આમાં કોણ કરે વેશ્યા માંદી પડે તો એની સારવાર કોણ કરે પણ કોઈને પરણી એક ધણી કર્યો હોય તો એ સેજ માથું દુખે તો અર્ધી રાતે તમે ટીકડો લેવા દોડો નહીં બીજા દેવતાઓની નિંદા ટીકા એ નથી કરવાની બધા દેવતાઓ છે એ બધા પૂજ્ય છે બીજા અવતારો બધા પૂજ્ય છે વંદની છે સ્તુત્ય છે પણ માગવાનું હોય તો એક પોતાનો ધણી પાસે માગે એને સાવ સીધું જ છે ને તમે પરિણા છો તમારા ઘરના હોય એને જે ચીજ વસ્તુ જોતી હોય ને પાંચ હજાર દસ હજાર ની સાડી જોતી ભલે તમે ના લેવો તોય માગે તમારી પાસે એ જ રૂડું લાગે પણ બીજે ક્યાંય માગે તો રૂડું લાગે ના લાગે એમ પતિવ્રતાની ભક્તિ હોય તો કામ થાય અને કામ ના થાય તોય આપણે મોડા ના પડ્યા એ જ મોટું ને કામ થાય કે ન થાય લોકડી રાખ ભજન ગણા ગણા ગણા બહુ કરતા હોય પણ શું છે એ આઠ જણા કરતા હોય માનતા આઠ જણા રાખતા હોય પછી એમાં શું છે આત આઠ જણા સ્પર્ધા થાય લાંઠોર તું જાઉં એ લોકો તું જાઉં એ લોકો તું જાઉં એટલે કે તું જાઉં કોઈ ન જાય એકને પકડ્યા અને ભાઈ એમાં હું તો આમ તમે જાણો છો એમાં મારે શું કહેવાનું હોય આમાં શું કચાશ છે આપવાની કોઈ વસ્તુ એની પાસે કચાશ નથી અને એને દિલ ની નથી આવો કોઈ કરુણા નથી આવો કોઈ કૃપાળું નથી એવો કોઈ ભગવાન જાણ્યો અડધી રાહત આવીને તમને ખાવાનું દઈ જાય રૂપિયા દઈ જાય હમને મોઢામાં કોળિયા દઈ જાય અરે તમારી ખબર અંતર પૂછી જાય અરે કોઈને બીજાને મોકલે ખબર અંતર પૂછવા હું ભૂલી ગયો પણ વાયજેની પાસે કોઈ માણસ આવતા તો આભાર માનતા કે ખુદા પરવરતી હાર ચોવીસ કલાકમાં મારી પાસે ખબર લેવા માટે કેટલા માણસને મોકલે છે તું કે હું એકલો ન પડી જાઉં એટલે તું વારેને વારે કોઈને મોકલે છે આ ખુદા તું તું મોકલે છે જો બહુ દયાળું છે આપણી હેસિયત વગરનું હેસિયત બારું આનંદ ઘણું આપે છે આ હું તમને છે ને મારે બોલાય નહીં પણ આ તમને અનુભવમાંથી કહું છું આવો દયાળો બીજો નથી આવો નથી કોણ છે આવો દયાળો બસ એની આંખ એટલે જ કીધું છે કરુણામય ચારું લોચન શરણાયરતી મોચનમ પતિતો ધરણા તત્પરમ સહજ ગુરુ આંખમાં કરુણા છે જનમંગલમાં પણ શું આવે છે અતિ કારુણ્ય નયનાય ના કારુણ્ય નય નાય નહી શબ્દ લગભગ તમને ગોયતો નહીં જડે કરુણા પૂર્ણ શબ્દો બહુ મળશે શાસ્ત્રોમાં અતિનાય અતિમાણે જો કોઈને આમ નામ લાગુ પડ્યું હોય તો સહજાનંદ સામે લાગુ પડ્યું છે અતિ કારુણ્ય આ તમે જેટલા જેટલા મેં આપણા પ્રસંગો કહ્યા એમાં જોવો કોઈ મદદ કરવા આવે ભૂલ કરી હોય તો ન આવે આજ્ઞા લોપી હોય કહ્યું ન હોય છતાંય સામે આવી કર્મના સિદ્ધાંત પ્રમાણે તો એને મુઠી જાય ખાધીને એના દાણે દાણે જન્મ લેવા જ પડે શાસ્ત્ર તો એમ જ કહે છે હા તમે જૈન શાસ્ત્ર વાંચો કે હિન્દુ શાસ્ત્ર વાંચો ચોરી કરીને આવી રીતે જે ખાય એ દાણે દાણે જન્મ લેવા જ પડે નહીં એક સાધું છે ને એક ગ્રસ્ને ત્યાં વાળીએ સ્નાન કરવા ખેતરે ગયો હતો પછી માળા ભૂલી ગયા ઝૂંપડીએ એની મઢીએ પછી માળા કરવાનું નિમસ્નાન કર્યા પછી તે ઘઉંની ડુંડીઓ પાકી એમાંથી એકસો દાણા ઘઉંના કાઢ્યા અને દાણા લઈ લઈને જપ કરે જાણજો એટલે પછી જપ એને કરવા સ્નાન પછી બધા કરી લીધા એકસો દાણા જ કાઢ્યા ને પછી એને એમ થયું કે આવા કિંમતી દાણા આ ખેતીમાંથી પાક્યા નાખી થોડા દેવાય અને આ તો મંત્ર લીધા એટલે દાણા વધારે પવિત્ર કે ફેંકી દેવાય એ સાધું ખાઈ ગયા બીજે જન્મે એ ખેડૂતને ત્યાં વાછડો થયા બોલો જ્ઞાન રહી ગયું મારે હવે એકસો દાણા ખાઢા એનું ફળ મળ્યું વાછડો થયા હવે એમાં શું થયું એના પાડોશમાં બીજા હતા તે એક કોઈ ઘેરે નહીં હોય ને તો ફળિયામાં તલનો ઢગલો પીડ્યો હતો તે પાડોશમાંથી આવી અને એમાંથી એક सूणली तल गयो भरवाइव भरवाछड़ो ना जी महीना ना जो ये तो यछड़ो तो तो एला ए ए, ए रेवा देने <laughs> ना એલા રેવા દેજે રેવા દેજે તો એ લોકો કે આ મળો અવાજ ક્યાંથી આવે આવો જોઈ તો વાછડો બોલે એલા તું બોલો હા હા હા હું બોલું કેવું લાગે એ ગભરાઈ ગયો એ ક્યાં મૂકી દે મેં ખાલી એકસો દાણા ખાધા હતા ને તોય વાછડો છો છું બળદ થઈશ કેટલી ખેતી કરીશ પંદર વીસ વરસ તોય મરી જઈશ તાણી તાણીને તો બીજો જન્મ આવશે કેદી પૂરું થાય એવો મને ખબર નથી આ તારદલના દાણા કેટલા થાય બોલો ભાગ્યો વાત સાચી છે પણ છતાંય જો પગે પડીને અતિ સારું લ્યો તમારા ગુના માપ છે લો આ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા દીધા જમાના ચોરી ઉપર સીના ચોરી કે અવળું કર્યું કેવાય ને હુપિયા તમે મારા છે લે લો તમે ભૂખારીઓ એ અમને ગમે નહીં લા જા અમસ્તુ નિષ્ફળાનંદ સામે બીજો કોણ દયાળી વાત તો સાચી છે ને આપણે હજી આમને પૂરા સમજી નથી શક્યા ને એને તો ઘણું દેવું છે ઓ એને ઘણું દેવવું છે પણ આપણે અભાગ્યાન કપાતર છીએ એને તો ઘણું દેવું છે અને આપણે સમજી નથી શકતા અને કઈ છે ને બધું સાંભળે છે એટલે ને તારે પ્રેમ સખી નાનાથ તમારા સહજાનંદ સ્વામીની આંખ એટલે કરુણા પૂર્ણ નેત્ર બરાબર કરુણામય ચારું લોચન આંખ કહો કે કરુણા કહો પર્યાય એટલે એમ કહી શકો તમે કે તારી કરુણાએ પ્રેમ સખી નાનાથ કે ચિત્ત મારા ચોર્યા હે મહારાજ આ તમારી કરુણાએ અમારા ચિત ચોરી લીધા છે કેવું કેવું કેવું તમે આપો છો કેવી કેવી રક્ષા કરો છો કેવા કેવા તમે એમને તમારા ગણો છો તમારા ગણીને કેવી કેવી રીતે તમે પ્રતિપાલ રક્ષા કરો છો અને પછીની કડી પ્રેમાનંદ સ્વામી બહુ સમજીને હવે આ જે કહ્યું છે ને કરુણાનું એ યાદ રાખો ને પછી તમે પછીની કડી સમજવા વિચાર કરો ત્યારે તમને સંગતી જાણે બરાબર કે આ પ્રેમાનંદ સ્વામી કહ્યું છે બહુ જ બરાબર છે અને આપણે જે વિસ્તાર કરીને કર્યો ને એ ત્યારે લેખે લાગે પછીની કડી બરાબર સમજાય તો શું છે કે વાલામાં ને વી ધી વ્રજરા वालम वालम तारा बालं आने पनवे ये, आज नहींता शुक्रवार त्या त्यासुदी विराम सहजानंद स्वामी महाराज